અઢી હોય પાંચ મિનિટ વધારે તો ટીમ નજીક આવેલો હોય કલાક થઈ જાય તો હવા કઈ છે પહોંચે પણ બધા માંથી વિજ્ઞાન એક જ છે કે ફિઝિક્સ હોય તો એક જ હોય છે કેમિસ્ટ્રી હોય તો એક જ હોય છે તો પછી ધર્મો અલગ અલગ કેમ છે આખી દુનિયામાં જુદા જુદા દેશો છે પણ પછી દરેક ને માટે સાયન્સ એક જ છે ફિઝિક્સ કેમિસ્ટ્રી આ બધા જુદા દેશો જુદા જુદા છે જુદી જુદી નથી પછી માણસ ના મોડા જુદા નથી જેટલા મોડા એટલા ધર્મ છે મનુષ્ય આ થોડું સામે બધા હરકા કરો હરકા કરો ના થાય આ મનુષ્યની યુનિયો ચૌદ લાખ યોની ચૌદ લાખ મનુષ્યો ની છે યોની એટલે વન યોની એટલે ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર થર્ડ લેયર ફોર્થ લેયર ચૌદ લાખ લેયર છે એક લેયર માં એક જ જાત વિચારો માણસ દ્વારા ભેગા થાય એક જ જાતના વિચારો ધરાવતા હોય એ ભલ લેરમાં આવી જાય ચૌદ લાખ લેર છે લેતો હોય હા પોતાના જ એક લેર જ માણસો તમને સમજાય લેયર આમ તો એ માણસો સરખા હોય ને ક્યારે પણ ચૌદ લાખ લેયર છે મનુષ્ય બહાર જે ધર્મ છે એમને માટે બિલકુલ કરેક્ટ છે આનો ધર્મ જોવો ના જોઈએ અહીનો ધર્મ ઇન્ડિયા નો ધર્મ એ जन्म जन समझ पी थे पुनर्जन्म नए धर्मजन्म साहबरी पुनर्जन्म नो सिंत मैं मृत्यु पशी आ पृथ्वी लोग आत्मा नाक्ष नीज कह पृथ्वी जाए एक मा थी। तो हायर स्टेज मा जे रहे मृत्यु पद जीवन है पृथ्वी पर पाचा आतला तरीके रसोड़ा खोराक बराबर वस्तु बराबर रंगाई न हो आरोगी जो काचो खोराक हो तो ये पेट मे पाचो रसोड़ा जत नहीं એક તબક્કો કર્યા હોય સ્વર્ગ ની અને નર્ક ની કલ્પના એ પૃથ્વી ઉપર પાછા આવવાના સિદ્ધાંત ના જાય બંને મહિલ માની શકાય એટલે પુનર્જન્મ માટે બે પ્રકાર વિચારો છે એક લોકો એવું માને છે કે એક વખત માણસ ને તો મોક્ષ પામે પછી ફરી અહિયાં આવવાનું હોતું નથી અને જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ઉપર જન્મ લેવાનો હોય છે કોઈ પણ યોગ હવે બીજા પ્રકાર નો વિચાર છે કે માણસ મૃત્યુ પછી જો અમુક તબક્કા એ નીકળી ગયો હોય તો પછી ફરી એને છે તો આ જ પૃથ્વી માં જન્મ લેવાનો હોતો નથી પણ એ બીજી બીજી અથવા જો પછી કયો હોય બીજા તબક્કા માં તો પછી ક્યાં એને પાછું કરવાનું હોય છે પછી ફરી એને અહિયાં આવવાનું હતું નથી સ્વર્ગ અને નર્ક માં આપણે માનતા હોઈએ કે ભાઈ નર્ક એટલા માટે છે કે વ્યક્તિ ને શિક્ષા કરવા માટે નથી પણ જેમ કે કપડું ગંદુ થઈ જાય સ્વર્ગ અને નર્ક ના અંદર તો પછી એ પૃથ્વી પર પાછા આવવાનું ના હોય એટલે પૃથ્વી પર પાછા આવવાનું થિયરી અને સ્વર્ગ અને નર્ક થિયરી એ વિકલ્પો છે બંને એકી સાથે ના માની શકે જેમ આ નર્ક માં જાય છે અને પછી સ્વર્ગ માં જાય છે સ્વર્ગ માં ગયા પછી પાછું પૃથ્વી પર આવવાનો વિકલ્પ હોતો નથી એમ આ વાત એવું છે ને વાત બિલકુલ નોંધી કરી ભાઈ છે આ મનુષ્યમાં જે જન્મ છે તેમાંથી એક ક્રેડિટ અને ડેબિટ બે ભેગું કરે છે ક્રેડિટ અને ડેબિટ લોકોને સુખ આપે છે તેથી પોતે બેંકમાં જમ્યા થાય છે લોકોને દુઃખ આપે છે એનું સર્વાયું તો એ ડેબિટ ભેગું થાય છે એટલે ડેબિટનું ફળ આવી મનુષ્યમાંથી ધાર્વરમાં જવું પડે છે અને બહુ મોટી વધારે પડતી ડેબિટ હોય તો નર્કમાં જવું પડે અને ક્રેડિટનું ફર જો ઓછી ક્રેડિટ હોય તો ઊંચી ઊંચી જાતનો મનુષ્ય થઈ અને ગેરકાયદા વગર મહેનત બધું એનું ગાડું ચાલ્યા કરે એવું સાહેબી મદન ગયે અને એથી ઊંચી જાતનું ક્રેડિટ હોય તો દેવગતિમાં હોય અને ક્રેડિટ પૂરી થાય ભોગવાઈ જાય તો પાછો અહીં આવે ડેબિટ ભોગવાઈ જાય તો પાછો અહીં આવે જ્યારે ક્રેડિટ ડેબિટ બંને ખરા જાય એટલે મુક્તિ થાય તો આ પ્રમાણે એનું કારણ થઈ થાય લોજિકલી બહુ ઉપર થવું જોઈએ બોલવાથી દાળવા તો નથી દરેક ધર્મ શું કે બિલીફ બિલીફ આમ હોય છે કે કુદરત નથી અને તે લેંગ્વેજ લેંગ્વેજ ફૂલ હોય છે આવે તો આ બે શબ્દ જુદા હોય શકે નહી તમને કેમ લાગે અને અંગ્રેજો ના મય લી અને અનલકી એના આધાર લક્કી પુનજન ને સમજી શકે જ નહી કોઈ પણ આ મુસ્લિમો તો આપડી નજીક ના થયા એટલે સમજી શકે અને બીજા આપડા હિન્દુસ્તાન મુસ્લિમો ઇન્ડિયન છે કશું અમતું હું તો ઘણા માણસ નો અંધાવ્યો હતો ના સમજી શકે સાયંત્રીસ મારી બાજુ સમજી શકે એ પાસઠ વર્ષ ના હતા અને શું સાજુ સંધ્યા સમજાવે છે એક માણસને જન્મ પણ કરી ગયો છોકરો એક છોકરો જન્મ જંગલમાં મૂક્યા હતા જીવતો રહ્યો એક ભાઈ દુખિત છે એક ભાઈ સંપૂર્ણ સુખી છે કારણ શું છે આપડે ઉડી ગયું બધું એટલે પછી મને કહે છે બીજું કઈ કારણ છે સાયન્ટિફિક કારણ છે મારી પાસે શું કયું તમારે સીટકો જ નહી સાયન્ટિફિક કારણ બતાવ્યો ત્યારે એક્સેપ્ટ કર્યો સમજાય તો સમજાય છે એમાં સાહેબ એવું છે કે દાખલા તરીકે એક માણસ ગરીબ કુટુંબ જન્મે એક માણસ પૈસાદાર કુટુંબ જન્મે એક માણસ પુરુષ તરીકે જન્મ હોય એક નો સ્ત્રી તરીકે જન્મ હોય કોઈ ધોળા હોય કોઈ કાળા હોય અને કોઈ માણસ અકસ્માત થાય કોઈ માણસ મોટા રોગ ભોગ થઈ પડે તેના અંદર ગણવામાં આવે છે કે આમાં પુનર્જન્મ કારણ હોય દાખલા તરીકે એક માણસ નું ખૂન કે ભાઈ માણસ નું માટે થયું કે એ માણસ જેનું ખૂન થયું છે એને જ જન્મ માં કોઈ કુકર્મ કરેલા એટલે કુકર્મ ની સજા મળે પછી એક બીજા માણસ ઉશ્કેરવું પડે અને એ માણસ બાજુ બધા નું કરે એટલે જે પુરી થવાય એને પાછું કુકર્મ કર્યું તો પરંપરા સ્ત્રી દરેક માણસ જુદા હોય દરેક જે જુદા છે એને જો આપણે સમજાવવા જઈએ તો આમ કરતા કરતા પેલો જન્મ આવે એ વખતે જે વિભિન્નતા હોય એને આપડે કેવી રીતે સમજાવીએ मन प्रश्न यो पुनर्जन्म है समझे आरुष गरीब तवंगर का विभिन्नताओ है पूर्वजन्म निस्बे पीछे दाखला तरीके कोई व्यक्ति है, कोई मणस नु खून करू तो यू कह के अरे चो पाठला जन्म ऐकर्म करू हे अत्यारून थो અને પરંપરાઓ કઈ ગઈ છે જન્મ આઈને ઉભો રહે હવે એ પહેલો જન્મ જે આવે છે એ વખતે શું હતું એ પ્રશ્ન ઉભો રહે છે પાછો એક મારા હોય મા એ મા હોય ને તેમાં પેહલો કયો બીજો છેલ્લો કયો ક્યાંથી જગત હજી અને શરૂઆત ક્યાં ને થઈ છે પધલ ક્યાં થાય છે આ ઉપર ઉપર પધલ થાય છે શું કયું ના બને હરિયા નો વરા દરિયા લીધે થાય છે કે સૂર્ય લીધે કોણ આરોપ કોના માટે આરોપ નાખીશું બન્ને બન્નેને માટે ના મેં ગયાને આપણે પૂછે કે તું આરામ કેમ કાળતો તએના હું મારી કથી લેવા દઈએ બીજો હું બરાગતો રાત્રે હું કાળું અન સુરિયાને કાય કે આપણે તું કેમ બરાગ કાળું છું તમ હું કાવતો પ્લેટ ઓ પર કરી લઉં જે પ્લેટ ઓ ભેદું મેને સમજો ને મેદા આવી રીતે વિજ્ઞાન થી હું થઈ ગયું છે આજે કોઈ પણ માણસ કોઈ કર્મ કરે તો સત્કર્મ કરે તો એ સારો બદલો મળે પુનર્જન્મ નો સિદ્ધાંત કે છે કુકર્મો કરે તો શિક્ષાંતવાબદારી અર્થઘટન ચાલતું હોય તો નૈતિક જવાબદારી રહે જ નહીં તો પુનર્જન્મ નો સિદ્ધાંત જતો રહે આપે જે કહ્યું આપે જે અર્થઘટન કર્યું એમાં કે કે કોઈ કોઈ નૈતિક જવાબદારી રહેતી નથી કોઈ ની નૈતિક જવાબદારી રહેતી નથી આપે જેમ કહ્યું ને કે વાત કરીમ નો જે સિદ્ધાંત છે એ ઉડી જાય છે કારણ કે સારું કરે એને સારું ફળ મળે ખરાબ કરે એને ખરાબ ફળ મળે આ જે આપણા પુનર્જન્મ ના સિદ્ધાંત માં આવે છે ઉડી જાય ઉડી નહીં જતું તમે આ જન્ રાતે ગયા હોય ઠંડી પડે તો ઇફેક્ટ થાય થાય ને કેટલી વાર આપણને ખબર ના હોય પણ કોઈ મીટર હોય તો નોંધી શકે અને મન ઇફેક્ટિવ છે મન તમને મન સારા વિચાર આવતા સુખી સુખ આપે ખરાબ વિચાર આવતા દુઃખ આપે એવું કયું ઇફેક્ટિવ છે આ માઇન્ડ પી અને બોડી બધી ઇફેક્ટિવ છે શું છે ઇફેક્ટિવ છે તો આ ગરમથી જ આ ઇફેક્ટિવ છે તો કોઝીજ ક્યારે છે એટલે ફરી નવું નવો ઇફેક્ટ ભીના થાય જેની ઇફેક્ટ ખરાબ થઈ જાય સાચી સમજી ગયો જે તમે કર્યું એ મને કઈ બતાવશો વધારે સારી રીતે જાણે તમારે ઘણી વાત બરાબર છે પણ એને સમજી નહીં આપણે કયો કયો પુરસાદ કરે મને કહેશો એ તેને પુરસાદ માનો છો સફળ તરીકે હું માનું છું કે મારું જે મેન જે મુખ્ય અભિનમ અને મુખ્ય પ્રયત્ન એ રહ્યો છે કે જે વિજ્ઞાન છે ધર્મ છે અને દિવસે દાખલા તરીકે પૃથ્વી બોર્ડ છે કે નહીં એ કેવાનું કામ વિજ્ઞાન નું છે ધર્મ નથી હવે ધર્મ મારો છે कार्यक्षेत्र जुदा है लोग बराबर डेफिनेशन बराबर नहीं समझवा एक बीजा में भेड़ेड़ करे गुशवाड़ो थायक दाखला तरीके पृथ्वी से गोल्ड એ વસ્તુ સાબિત કરવાનું કામ વિજ્ઞાન આ છે તે અખતરા વાળા છે વિજ્ઞાન વાળા ધર્મ વાળા જોઈ ને કે છે અને અખતરા વાળા નું ભૂલ પણ નીકળે છે આ વિજ્ઞાન વાળા બધા અખતરા આંતરિક વિજ્ઞાન છે મહાવીર ધર્મ વાળા સાચ છે આ તો બધા આખતરાવે છે આપડા શું સિદ્ધ એમના માટે સિંધ છે હવે પૃથ્વી ગોળ છે એ લોકો સાબિત કરી શક્યા નથી હજુ પૂરેપૂરી છે વાત છે વિજ્ઞાન તો હજુ સમજી શક્યું જ નથી વિજ્ઞાન તો હજુ એના પૂરેપૂરું કહી શક્યા નથી કે અમત છે અમને એવું લાગે છે કે વાળ બરોબર જગત જાણતું નથી એટલું મારી નો સિદ્ધાંત છે યુરોપમાં એને એમ બતાવ્યું કે આપણે જેને આપણે લાલ કલર કે પીળો કલર જોઈએ છે તે લાલ કે પીળા જેવું હોતું નથી પણ જે પેલા જે વેવલેન્થ હોય છે પ્રકાશ જે મોજું આવે વેવ એને લંબાઈ બદલાય તો અમુક જે જ્ઞાન તંતુ પર આપણે અમુક જાતિ મૂવમેન્ટ આવે તો આપણને લાલ લાગે અમુક જાતિ મુવમેન્ટ થાય તો આપણને પીરો કલર લાગે બાકી લાલ કે પીરો વાસ્તવમાં ઓબ્જેક્ટિવલી વસ્તુલક્ષી રીતે હોતો નથી એ જ રીતે એટલે એને જે આ ક્વોલિટીઝ જે હતી એને સેકન્ડરી ક્વોલિટીઝ એને બતાવી પછી પ્રાઇમરી ક્વોલિટીઝનો સવાલ રહ્યો લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો આઈન્સ્ટાઈને બતાવ્યું કે એ પણ સાપેક્ષ છે એ પણ એપ્સોલ્યુટ નથી નિરપેક્ષ નથી આપના આપે જે વાત કરી કે આ બાર વૈજ્ઞાનિકો હજુ સમજ્યા નથી દાખલાઓ કાંઠ નામનો એક ફિલોસોફર થઈ ગયો એને છે એવું કહ્યું કે આ પ્યોર રંગ છે કે લાલ રંગ છે એવું કશું છે જ નહીં લાલ પ્યોર રંગ જેવું કશું છે જ નહીં આ તો પ્રકાશ ના કિરણો ના વેવ આવે અમુક સાઈઝ માં આવે ત્યારે અસર થાય એટલે સમજી શકાય નિર્પેક્ષ છે માવીરે કર્યું છે બધું પણ વાણી પણ નિર્પેક્ષ હતી નથી એટલે શું કર્યું કે રિલેટિવ બે આજે દુનિયાના અંદર આપડે જે મો માયા રંગરૂપ જોઈએ છે હજુ તો મારે એ કહ્યું છે ને કે આડત્રીસ હજાર વર્ષ પછી માણસ ફૂટ નો હશે એવું કહ્યું વીસ વર્ષ નું આયુષ હશે દસ વર્ષ નો હેલ્પફુલ છે સાયન્ટિસ્ટ એ કઈ ખોટું નથી કર્યું જેને ફાયદો કર્યો તેને ફાયદો કરો કરી ગયા આયમસીવા અને જે બોમ્બ બનાવી ગયા છે તે અનુભવે છે બોમ્બ બનાવી ગયા છે કઈ લાભ તો હાલશે જ ને તમે ના આ શક્તિ બીજી રીતે કન્વર્ટ કરીશું એનર્જી છે એટલે કન્વર્ટ કરીશું બનાવતી વખતે રશિયા માટે કન્વર્ટ થઈ શકે દારૂખોન જોવાનું નહીં મળતું અમારું મને દારૂખોણું દેખાડ્યું પણ એ ફિનોમિના ની પાછળ જે રિયાલિટી છે વાસ્તવિકતા જે નોમેના છે એને વિજ્ઞાન પકડી શકતું નથી એટલે આપડે એમ કહી શકીએ તાત્પર્ય એવું છે કે આજે આ આપડે બાહ્ય રીતે જે રંગ રૂપ બધું જોઈ શકીએ છીએ આપડે બાહ્ય જગત માં જે રંગ રૂપ બધું જોઈ શકીએ છીએ ફિનોમિના એની પાર કે જે નોમિને છે એ જોઈ શકાતું નથી નોમિના જોઈ શકાતું નથી ફિનામિના જોઈ શકાય એટલે આ જગત નું જે બાહ્ય રૂપ રંગ ગન સ્પથ આ બધું જે છે તે જોઈ શકાય એવું વિજ્ઞાન થી પણ એનાથી પર જે છે નોમિના બંને બઉ ભેર છે એટલે વૈજ્ઞાનિક પણ એક સત્ય નો શોધક છે એ વૈજ્ઞાનિક પંખા ચલાવવા માટે ન્યૂટન વિજ્ઞાન નો અભ્યાસ નહીં કરેલો येटर ने समझा मांगता तो यह बायोलॉजिस्टो ये बायो लाइफ ने समझवा मांगता था साइकोलॉजिस्टो ए माइंड ने समझा मांगता था यशोधक अभिमानी मणसो ना एमने दाखा तरीके न्यूटन फल नीचे पड़ता जो तरह एने विचार आया कि गुरुत्वाकर्षण नोम काम करत हे आई परिब काम करतु हे तो ये साबित करने अठावीस वर्ष लीधा अठावीस वर्ष पी एज समक्ष आ और पचीप जरा दुनिया में ख्याति मिली हूँ तो एक दरिया किना एक बहुत विनम्र साबित दाखला तरीके कोई वस्तु साची है कि नहीं व्यक्ति महत्व दाखला तरीके एम के ईश्वर नो अवतार ईश्वर नो पुत्र है जमीन की ख्रिस्ती भाईओ कह अथवा मुस्लिमों के ईश्वर ना पैगंबर से टिक डिक्टेटरशीप नी होता है ओपन हो रहा अत्यारे दवा हो तो ऊपर लखी देर आ एलिमेंट है दाख तरीके कोई जर्नल हो जर्नल्ञ लखे बीजो मनस मतभेद धरावे कहते हू सत शू मानी लो अथ मार अंदर दृष्टि आई गई है अथवा हूँ त्राउर छूट ते मानी लो कहते ते साबित करो एवा शू मांगु छु વિજ્ઞાન આ પોતાની વિશે આપ પોતાની જગ્યાએ તો સાચું છે જ પણ જે ધાર્મિક વ્યક્તિઓ જે ઓથોરિટી થી કે છે એમાં એમનું અભિમાન નથી હોતું પણ એ નોલેજ મને નમ્ર મને એવું લાગે છે કે ડાયરેક્ટ નોલેજ હોય એટલે એની જે ભાષા એ પ્રકારની આવે કે જેમ કે મનસુરે કહ્યું કે અનાલ હક કેવું પોતે ઈશ્વર છે एक सन्त व्यक्ति ने ईश्वर नी भाषा नहीं होती डायरेक्ट नॉलेज हो नॉलेज हो परोक्ष नॉलेज होनी साबिती आपे अंदर एम छनवे शुद्धिकरण की जरूरत पड़े केम के घी वक्त मनसना अंदर आ बी वस्तुओं थी जती हो तो त्या बुद्धि जरूर पड़े ए कोई वस्तु दरक वस्तु मिले दाखला तरीके मणस कोई मीठी वस्तु ले तरह से स्वाद थुद्धि चैलेंज नहीं करती एने, एने मान ले आँख जुए मे कि आम छे पीछे यू शुद्धिकरण करे विज्ञान में कि शू फसफी में वह शुद्धिकरण करे તો એ જ રીતે જે આધ્યાત્મિક અનુભૂતિ હોય એ બુદ્ધિ ની શુદ્ધિકરણ પ્રક્રિયા માંથી મુક્ત ના થઈ શકે નહી તો આધ્યાત્મિક અનુભૂતિ અનુભવો છે એ જે અવતારી પુરુષો જે અનુભૂતિ પોતાની કહી ગયા છે એ આમ જ કેમ કે છે એનું કારણે કે પોતે ઈશ્વર એક થઈ ગયા હોય છે માટે એવું કે છે એટલે એ ખોટું નથી એટલે એમનું મુખ્ય કહેવું એવું છે કે જે પણ કઈ આધ્યાત્મિક અનુભૂતિઓ થાય છે એમાં તો બુદ્ધિ બુદ્ધિ દ્વારા એનું શુદ્ધિકરણ કરવાની જરૂર હોય છે બુદ્ધિ થકી એનું શુદ્ધિકરણ કરવાની જરૂર હોય છે આધ્યાત્મિક અનુભૂતિ બધા જે ન્યૂટન છે એ બધા મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા બધી અહિયા ગીફ્ટ છે બધી હા હું બોલું છું મારી ગીત છે જરૂર પડે છે બુદ્ધિ બે પ્રકારની જે બુદ્ધિ બદલ ના હોય તો પદલ કરે તો બુદ્ધિ અને જે બુદ્ધિ પધલ હોય તો તેને પદલ સોલ્વ નાખે સાચી તો સાચી બુદ્ધિ હોય તો પધલ ના હોય તો પધલ ઉભું કરે વિકૃત કરે હું જોઈએ વધારે વૈજ્ઞાનિકો સાહેબ એવું કે છે જેમ કે સારો ઉપયોગ થાય છે અને ખરાબ માણસ પાસે એનો ખરાબ ઉપયોગ થાય બુદ્ધિ પોતે છે તો ન્યુટ્રલ છે તટસ્થ છે એટલે બુદ્ધિ મુખ્ય વસ્તુ સારાપણા નું છે બુ ખરાબ છે માણસ જ ખરાબ છે એટલે તમારે બુદ્ધિ જોયેલું એટલે તમારે એના માટે લગી જગ્યા ખરાબ માણસ આપડે સમજે એને શું કહ્યું હતું પેલા બુ બુદ્ધિ એ વિભાગ છે વિભવજન ના થ્રુ કે બુદ્ધિ જેવો હોય તેવી બુ વચ્ચે વચ્ચે અંગે હોય બુદ્ધિ બુદ્ધિ વધવાનું સાધન છું જેટલી અહિંસા એટલી બુદ્ધિ ઉઠી જાય અહિંસાત્મક વલણ બાકી બુદ્ધિ એ હરકી ના હોય બુદ્ધિ આ ગાયો બેસે પોતાનો વ્યવહાર કરે છે ને એ સારો વ્યવહાર કરે છે આ મનુષ્ય નો વ્યવહાર એટલો આવડતો નથી ગાયો બેસે હોય સસરા હોય બધું હોય પણ એ વ્યવહારનું કોઈ ઝઘડા નહી હમણાં વ્યવહાર નો ઝઘડા ડાયવર્સ જ લેવો નહીં પડતો અહી ડાયવર્સ લેવા પડે ભ્રમિત થયેલી બુદ્ધિ છે આ ભ્રમિત થયેલી બુદ્ધિ માથે પડે બરાબર બરાબર ના કેમ વધારે નથી પડતી અત્યારે ફાઈનો નિકાળ નહી એક પિન કાર્ડ લાગે આઠ કનો જો પોઈન્ટ છે અમે તો હોતે હોતે જોઈન થઈ ગયા ને યાત્રામાં અમે હોતે હોતે જોઈન થઈ ગયા હોય તો હોય તો આનંદ રે તો ફાઈનો ના હોય તો ઓરી કંપનીલે પાડે તો એટલા ફાઈનો વિચાર થઈ ગયો શું કરે ફાઈનો તો નકી કુરદાર રીમાં છે તે ને આ હમ ના કા કેવું કર્યા પૂલો પડ્યા છે મેં કાઢ્યું ત્રણ હા લઈ શું પછી એવો પદો કહીએ કે સંઘપતિ અમદાવાદ પહેલા ઉદાસીન ભાવ આવે તો મળેલું હોય છે ઉદાસીન તો આત્મા ને દેખાડે એક પ્રો એનું જ્ઞાન થતા પેલા ઉદાસીન થાથમા ઉદાસીન છે બે ને ઉદાસીન बड़ी सी गिरा है बड़ी आ बड़ी मान्यताओ भरी जाए ये बड़ी देखकर कराओ जो आपकी बात है पर देखे गए माय में के कौन करे दादा वेक्टर पर ये माय में वेक्टर के माय में सारा والله नहीं बड़ी वस्तु यहां वेरीफाई नहीं आई है हां डेपा कर बढ़े आया दे તારે દેખાય બધું સલાહ આપું બોલવા મારું દોઢ બઉ જાણું છે આ જાણું છે પણ એનાથી સંતોષ નહી થતો હવે જે આવ્યું નિકાલ કરી નાખવાનો કઈ રીતે રાજીપૂઝી થી ભયલું આપડે રાજીપૂઝી થી ભયેલું હવે એને ઉદાસી ને એટલે આપડે નિકાલ કરી નાખવાનો સાંભળી પણ મને લાગે છે કે વાત કરી એટલે એ સાંભળતા હતા અધ્યાત્મા ભૂલી જાય અમેરિકા કહીએ આગળ બધા ભેગા થયા સાયન્ટિસ્ટ એવું પણ લાગે છે ને કે આટલી બધી મહેનત કર્યા પછી કોઈ વસ્તુ નો સામાન્ય થોડોક ખ્યાલ આવ્યો હોય અને અહિયાં કશું નઈ ને આ વાત કરે છે આપણા તો અક્રમ અંદર તો રમત વાત થઈ જાય છે ત્યાં તો કેટલો બધો પુરુષ કરે તો માન્યા હોય બધા જમ્યા સવારી વાત માન્યા કે એ તો કે દાદા એક લરવાનું કે દાદા એક લડવાનું આ બધા નાખે બીજા હોય કે દાદા એ થોડું ઘણું પામ્યા છે એટલે હા બધા થઈ ગયું શું ખબર પડે આપડે સિદ્ધા ની છે આ તો આ તો હોય ને કોઈ કાય હોય ને પૂર્વ ગાય બધા એવું કરનારું મને ભાવ થયો તો આ જાત્રાઓ ની અંદર બધા ફરે છે આદર્શ જનાગઢ રાત્રે હતા કાના મુસ્તફાનો બ્રાન્ડ હે ગયો એટલે કટસ હતા એટલે નહીં હોવાતી જબ મનસમાં થઈ શકે નહીં મારું ને સામાન જોવામાં તટસ્થ ન હતી આ કે કરું અમાર સારુ જોનું આ મારા નું ને ટેલિફિઝર નું કોણું સારું મત તટસ્થ ન હતી તટસ્થ ન હતી એ નહીં મધ્યસ્થી રહેવું જોઈએ એ પછી હા એટલું અવકાશ થઈ જાય અવકાશ થઈ જાય સારું છે જાત્રાઓ